આવો આવો હું એની સાથે એનો ભાઈ સમ્યક પણ છે આવો આવો વિદિશાબેન સમ્યક ભાઈ આજે છે ને આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું સાવ ભોળો ભટ્ટ ના કોઈ જાતની આવડત કે ન કોઈ હોશિયારી એટલે સૌએ નામ પાડ્યું બોઘાલાલ પણ એને બધા બોઘ કઈને બોલાવે મોટો દીકરો એક દિવસ એની માને કે ભૂખ લાગી અને જ્યાં ભાતું ખોલી ને ખાવા જાય ત્યાં એક ઠીંગુજી આવીને ઉભો રહ્યો ઠીંગ કે મને પણ ખાવાનું આપ હું બહુ ભૂખ્યો છું પણ મોટો દીકરો સ્વાર્થી હતો એને તો મોટા મોટા કોળિયા ભરી હજી જીવવું છે પણ મોટા દીકરામાં દયાનો છાંટો નો તો એકદમ કુહાડી ઉગામી જ્યાં કુહાડી ઝાડ ઉપર ઘા કરવા જાય ત્યાં કુહાડી છટકી પોતાના જ પગ ઉપર પડી અને પગ કપાઈ ગયો લંગડાતો લંગડાતો લંગડાડા તો એ તો ઘેર આવ્યો બીજા દિવસે વચલા દીકરા એ કહ્યું આજે હું લાકડાની માગણી કરી પણ એના મોટા ભાઈ કરતા વધે એવો હતો સ્વાર્થી હતો પોતે જલ્દી જલ્દી ખાવાના ડૂચા ભરી બધું ખાઈ ગયો અને ઠીંગુજીને કાંઈ આપ્યા વગર ત્યાંથી હળદુત કરીને કાઢી મૂક્યો ઝાડ કાપવા ઉપડો ઝાડ તો કરોઘાને થયું કે આજે તો મારે જવું છે માને કહ્યું રોટલા બાંધી આપ એ પણ એના ભાઈઓની જેમ જમવા બેઠો અને એ વખતે પેલો ઠીંગુજી આવીને ઉભો રહ્યો બોઘા બુદ્ધિ તો નહોતી પણ એ દયાળુ ને ભલો હતો એને કહ્યું એટલું ખાધું અને પછી બોગો કુહાડી લઈને પોચો ઝાડ પાસે ત્યાં તો ઝાડ બોલ્યું ભાઈ મને કાપીસ માં જીવવું છે બોઘા દયા આવી ગઈ એ બોલ્યો ભલે ભાઈ તને નહીં કાપુ બસ સાંજ પડવાની તૈયારી થઈ એટલે બોઘ નિરાશ થઈ ખાલી હાથે ઘેર જવાનું વિચારતો હતો ત્યાં પેલો ઠીંગુજી હાથમાં એક સોના હંસ લઈને આવ્યો અને કે આલે હું આજે તને તે ઝાડ ને એના બદલામાં આ હંસ આપું છું રાજી રાજી થઈ ગયો અને હંને રમાડતો રમાડતો એક મંદિરના ઓટલે જઈને સૂતો ત્યાં થોડી એને ઊંઘ આવી ગઈ એ વખતે ત્યાંથી ત્રણ છોકરીઓ નીકળી હંસને જોઈને લઈ લેવાનું એમને મન થયું પણ જ્યાં હાથ ડાળવા જાય ત્યાં એનો હાથ હંસને ચોંટી ગયો એની જેમ જ બંને જેવી ચોટી ને ઉભી રહી ગઈ ભોગાની ઊંઘ ઉડી તો હં યાદ આવ્યો ક્યાંક હં ને કોઈ ઉપાડી જશે એ બીકે જલ્દી જલ્દી લઈ ભાગવા માંડો પંડિત અરે આ શું છોકરીઓ કહે અમને છોડાવો પંડિતજી અમને છોડાવો અમે એકબીજાને ચોટી ગયા છીએ પણ પંડિતજી જેવા હાથ અડાડવા ગયા કે એ પણ ચોટી ગયા પંડિતજી ને પૂછવા માટે જેવો ખભે હાથ મૂક્યો કે એ પણ ચોટી ગયા પછી તો એક મોટું કુંડાળું જાય દોડું લોકો બધા જુએ ને હસે જુએ ને હસે બધા એને થાય કે આ વળી શું તું છે ત્યાં સામેથી એક પોલીસ વાળો આવ્યો હાથમાં દંડો લઈને જેવો કરી પણ આમાંથી કેમ છોડાવવા એની જ કોઈ ખબર ન પડે એક ગામના રાજા એ ગામના રાજાને એક કું હતી એ કુંવરી બિચારી સાવ મૂંગી કોઈ દિવસ ના બોલે કે ચાલે એને જોઈને ડાક્ટરે કહેલું કે જયારે આ કુંવરી ખડખડાટ હસશે ત્યારે એની વાણી પાછી આવી જશે અને બોલવા લાગશે જેમ કુંવરી ચરુખામાં ઉભી હતી અને એકબીજાની સાથે ચોટેલા એવા ત્રણ છોકરીઓ અને ફાંદાળા મહારાજ અને પોતડી શેઠ અને હાથમાં દંડા પોલીસ ત્યાંથી નીકળો છૂટવા માટે ધમા ચકડી કરી એના હસવાનો અવાજ સાંભળી ને રાજા રાણી દોડ્યા અને જેવી કુંવરી હસી કે જાણે જાદુ થયો અને જાદુ થયો એ ભેગા જ પેલા બધા છૂટા પડી ગયા हाथ में सोना जमा बना तेनाम बोघा तो भाई नसीब उगड़ी गीजा नारू करवा जता एनु जीवन आखलाई गुजो આવવાનો છું હો ભાઈ હવે સુઈ જાઓ હાલા વાલા કરી જાઓ સપના માં ઠીંગુજી આવશે અને આપણે બધા એની સાથે રમીશું હો આવ